એ તો વાત આવે છે શિષ્યોને કઈ લાભ થતો નથી હા શિષ્ય લાભ હોય પણ જાય ને કઈક ને કઈક લાભ પણ દિવાળી જે દિવસ તમે વર્ણન કરો છો તે રીતનો કઈ ગુરુ કુંડમ માં કઈ આટલા આટલા વર્ષો માં કઈ ફાયદો થયો વાળો દેખાતો નથી માટે કઈ કાઢી નાખવા દે એ વસ્તુ ખોટ વધારે ગયું હોય એવું લાગે છે દાદા ગુરુઓ ને એટલે ખોટ વધારે એવું એવું કરી રહ્યું દુનિયા કાઢી નાખાય ખોટ વધારે કે યાર ગાડી પર ચલાવ ખોટ વધાય ખાવ કે ચલાવ ખોટ વધારે કે હા વધાય હવે ખોટ વધા જાયે લાભ કરતા છે લાગે હા તમને તો સક્સેસ આન્થ થાંક યુ સક્સેસ કેટલી ઉમર બે દવારી અમે કવર છે ને આપડે કુરુ પૂર્ણ ને ઓર્ડિનરી દિવસે ગુરુ નથી આવતા તે દિવસે થોડા ગુરુ થઈ જવાના છે ડૂબે બેઠા હોય ડૂબે આગળ ના ગુરુ એમને બગાડ ના ને પકડો જતો અર્થ મેટલા પછી લોકો છૂટશે કેવી રીતે કોઈ આવું બોલશે નહીં તો પછી આવશે અંગ્રેજી વાક્ય બોલેગેટિવ એક નાગ બોલ એવું કહે છે કે ના બે નાગ નાગરું બહુ અલાય અલાય કરવાની બે નેગેટિવ પોઝિટિવ બનાવ્યો હજાર લાગે છે જગત એવું છે જેમ જેમ જાણીએ છે જગત ત્યાં બહુ થતું જાય પછી બઉ ડકોના રે આગ્રહ દુરાગના રે એ જાણ્યા ન આગ્રહ છે આપડે સુંદરભાઈ ખરા ને સુંદરભાઈ ગુરુ માંથી ગોર થઈ ગયો આ લોકો ગુરુ માંથી ગોર અને ગુરવણી ગુરુણી માંથી ગોર એમાં આપડા આપડા છોકરાઓ શું બોલે છે આપડે કઈ જાહેર પેલો છોકરા શું બોલે ગુરુ કહ્યું ના બોલે એને કહ્યું ગુરુ આપડા ગુરુ બોલી જાય અપ્રવશ થતા જાય ગયો અપ્રવન થઈ જાય રહ્યું જે ગુરુ થયા છે તેને અજ્ઞાન પોચું છે તમારો અને એનો ભી મેલમ નાખશો મધતી નો બળ નાખો મદદ એનો મેલ નાખે એટલે છે બધું જ્ઞાન તેથી આપડા આપણું જ્ઞાન જેવું છે તો પછી મારે કહેવાય રહ્યું એટલે સારું ધરણ ક્યાં કે કરવું પડે કે આવું કંઈક કરો કે